આ નવતત્વ નવ મિનિટમાં પૂરું કરી શકાય નવ કલાકમાં પણ પૂરું કરી શકાય નવ દિવસમાં પણ પૂરું કરી શકાય નવ મહિના પણ લાગે અને નવ વર્ષ પણ લાગે અને આખો જન્મારો પણ લાગે નવ ભાવ પણ લાગે કેમ કારણ કે આ નવ તત્વ એ પાયાની વસ્તુ છે ફંડામેન્ટલ્સ છે બેઝિક છે અને જેટલું તમે અંદર ઊંડા ઉતરો એટલું તમારાત્માની અંદર જેટલું એનું પરિણમન થાય એટલો તમને લાભ છે એક જ તત્વનું પરિણમન જોઈએ છે જીવ હું જીવ છું હું આત્મા છું એ પરિણમન જોઈએ છે પણ જેમ ઘઉં વીણવા હોય ઘઉં બજારમાંથી લઈ ને તમે અહીંયા તો નથી લાવતા તમે પણ દેશમાં લઈ આવતા ને તો ઘઉં લઈ આવ્યા બજારમાંથી તો તમે શું કહો વીણવા પડે ને હા તો તમે શું કહો ઘઉં વીણો છો વીણો શું છો તમે વીણો તો કાંકરા છો પણ કહો છો ઘઉં વીણવાનું કેમ તો કે ઘઉં વીણવાનું એટલા માટે કે ઘઉં એ મને જોઈએ છે ઘઉંનો મને ઉપયોગ છે માટે મારે જ્યારે પણ હું વીણતો કાંકરા હોઉં છતાં પણ કહું કે હું ઘઉં મેળું છું એમ આપણે જોઈએ છીએ તો જીવ ઓળખાણ કરવી પણ એ જીવની ઓળખાણ કરતા પહેલા આપણે અજીવ શું છે એ જાણવું જરૂરી છે અને અજીવને જાણ્યા પછી શું કરવાનું તમે શું કર્યું ઘઉં લાવીને કાંકરા ફેંક્યા ને કે ઘઉં ફેંક્યા તો જેમ કાંકરા ફેંક્યા કાંકરાને દૂર કર્યા એવી રીતે અજીવને દૂર કરવાનું છે અને જીવને ઓળખીને એને ગ્રહણ કરવાનું છે બરાબર તમારી નોટ્સની અંદર નહીં હોય પણ એક શંકરાચાર્યનું મોહબુદ્ગર નામનો ગ્રંથ છે એની અંદર એમણે એક જ ગાથાની અંદર બતાવ્યું છે કે ક્ષણમપી સજ્જન સંગતી રેખા ભવતી ભવાણ તરણે નૌકા આ છે ને આપણો સત્સંગ કહેવાય સતનો જેમાં રંગ લાગે સતનો સતને જેમાં ઓળખાણ થાય એને સત્સંગ કહેવાય સત એટલે આત્મા એટલે આત્માની છે તમારા ઓલામાં નહીં હોય પણ એ તમને મળશે જેમાં આપણને આત્માની ઓળખાણ થાય અને એ આત્માની ઓળખાણ જ્યારે થાય ત્યારે એક ક્ષણ માટે એક ક્ષણ માટે થયેલી આ આત્માની ખરી ઓળખાણ પછી શું કે છે ભાવ સમુદ્રને તળવા માટેની એ નૌકા સમાન બની જાય છે જો ભગવાને આપણને માત્ર ત્રણ પદ આપ્યા ગણધર ભગવંતોએ જ્યારે પૂછ્યું પ્રભુને કે પ્રભુ તત્વ શું છે ત્યારે પ્રભુએ ત્રણ પદ આપ્યા એને ત્રિપદી કહેવાય ઉપન્ય એવા વિગ્મેય દરેક દ્રવ્યનું આ સ્વરૂપ છે ઉત્પન્ન થવું નાશ થવો અને કાયમ રહેવું શાશ્વત રહેવું તો દ્રવ્યની અંદર જે દ્રવ્યના દ્રવ્યનો પોતાનો જે સ્વાભાવિક સ્વરૂપ છે એ ધ્રુવ છે શાશ્વત છે પણ એની જે પર્યાય અથવા તો એની જે અવસ્થા છે એ બદલાય છે એની ઉત્પન્ન થાય છે અને નાશ થાય છે એ પ્રભુના ત્રણ પદ ઉપરથી ગણધર ભગવંતોએ અબજો અબજો અબજો શ્લોક પ્રમાણ દ્વાદોશાંગીની અને બા રંગની રચના કરી અને બાર ત્યાર પછીના પૂર્વાચાર્યોએ શાસ્ત્રોની રચના કરી પણ બધા શાસ્ત્રોનો નિચોડ ત્રણ વસ્તુમાં આવ્યો નવકાર મંત્રની અંદર એના નવપદમાં સિદ્ધચક્રના નવપદમાં અને નવતત્વોમાં માટે આપણે નવતત્વનો અભ્યાસ કરીએ તો દ્વાદશાંગીનો અભ્યાસ કર્યો હોય એટલું અથવા એટલો લાભ આપણે થઈ શકીએ તો પ્રભુએ આ જગતની અંદર દ્રવ્યની વ્યાખ્યા કરી તો એ દ્રવ્ય કેટલા છ દ્રવ્ય સાતમું દ્રવ્ય કોઈ છે નહીં આ જગતની અંદર અને છ દ્રવ્યથી ઓછા પાંચ દ્રવ્ય પણ આ જગતમાં નથી છ દ્રવ્યની અંદર એક જીવ અને બીજા અજીવની અંદર બીજા પાંચ જીવને જીવાસ્થિકા કહેવાય એમાં અસ્તિકાય જે લાગુ પડ્યો ને શબ્દ અસ્થિકાયનો અર્થ છે પ્રદેશનો સમૂહ જીવ નામનો દ્રવ્ય એ પ્રદેશોનો સમૂહ છે એક એક જીવની અંદર અથવા એક એક જીવનું સ્વરૂપ અસંખ્ય પ્રદેશ દરેક જીવને અસંખ્ય પ્રદેશ બીજા દ્રવ્યોની અંદર ધર્માસ્તિકાય કે જે આ વિશ્વની અંદર ગતિ કરી શકે એની ગતિની અંદર સહાયક રૂપે એ દ્રવ્ય છે અને એના પણ પ્રદેશો છે ધર્માસ્તિકાય આખા લોક લોકની અંદર ફેલાયેલા છે અલોકમાં નથી લોકનું સ્વરૂપ ખ્યાલ છે ને બધાને ચૌદ રાજલોકનું બરાબર ચૌદ રાજલોકની અંદર ધર્માસ્તિકાયના બધા જ પ્રદેશો ફેલાયેલા છે ત્યાં જ છે અધર્માસ્તિકાયનું લક્ષણ છે સ્થિતિ સ્થિતિ કરાવવી ત્રીજું દ્રવ્ય છે અજીવમાં આકાશ આકાશ બે ભાગ પડે એક લોકાશ અને એક અલોકાશ લોકાશની અંદર ચૌદ રાજ આવે આ જે વિસ્તાર છે ચૌદ રાજ એ લોકાશ કહેવાય લોકાશના પ્રદેશો અસંખ્ય અધર્માસ્તિકાયના પ્રદેશો અસંખ્ય ધર્માસ્તિકાયના પ્રદેશો અસંખ્ય અને એક જીવના પ્રદેશો અસંખ્ય અસંખ્યનો અર્થ છે કે જેની ગણતરી ના કરી શકીએ આપણે એટલા બરાબર પરંતુ એક જીવના પ્રદેશો ધર્માસ્થિ પ્રદેશો અધર્માસ્થિ પ્રદેશો અને આકાશાસ્થિ પ્રદેશો લોકાશ એની સંખ્યા એક સરખી છે સમજાણું માની લો કે અસંખ્યનો આપણે એક આંકડો મૂકીએ એક્સ x ઇક્વલ ટુ અસંખ્ય તો એક જીવના પ્રદેશો પણ એક્સ ધર્માસ્થિકાયના પ્રદેશો પણ એક્સ અધર્માસ્થિકાયના પ્રદેશો પણ એક્સ અને આકા લોકાશના જે પ્રદેશો એ પણ એક્સ ખ્યાલ આવે ને પ્રદેશો અસંખ્ય પણ એક સરખા પણ એક જીવના અને જીવો કેટલા છે અનંત અનંત પણ બધા જીવના પ્રદેશો એક સરખા અસંખ્ય સમજણ પછી છે પૂતગલ આસ્તિકાય પૂતગલ આસ્તિકાયના પ્રદેશો સંખ્યાતા પણ હોય અસંખ્યાતા પણ હોય અનંતતા પણ હોય શું પૂતગલ આસ્તિકાએ એટલે જે પૂતગલ પૂતગલ એટલે મેટર એના પ્રદેશો સંખ્યાતા પણ હોય એને ગણી શકાય એટલા અસંખ્યાતા પણ હોય કે જે ન ગણી શકાય અને અનંતતા હોય કે જેનો અંત પણ ન આવે એટલા હોય અને છેલ્લું પાંચમું અજીવ દ્રવ્ય કાળ તો કાળના પ્રદેશોનો સમૂહ નથી એટલે છ દ્રવ્યની અંદર પાંચ દ્રવ્ય અસ્થિકાય કહેવાય એને પાંચ અસ્થિકાય કહેવાય અને કાળ દ્રવ્ય જે છે એને પ્રદેશોનો સમૂહ ન હોવાને કારણે અસ્થિકાય ન કહેવાય અસ્થિકાયનો શબ્દ અર્થ ખ્યાલ આવે ને અસ્તિકા એટલે પ્રદેશોનો સમૂહ સમજાણું એટલે અમુક અપેક્ષાએ કાળને ઉપચરિત દ્રવ્ય કીધું છે ઉપચરિતનો અર્થ શું છે કે માત્ર કહેવા પૂરતું કહેવાય આમ તો કાળ દ્રવ્ય બીજા દ્રવ્યોને માટેના એક એ દ્રવ્યની અંદર થતો ફેરફાર એને જે બતાવનાર જે છે એ કાળ છે બીજા અન્ય દ્રવ્યોની અંદર જે અવસ્થાની અંદર જે અવસ્થાંતર થાય રૂપાંતર થાય એની અંદર જે સમય જાય છે એ સમય એ કાળ છે એટલે કાળને સ્વતંત્ર દ્રવ્ય તરીકે નથી લીધું અમુક કામના એની અંદર એને સ્વતંત્ર દ્રવ્ય ગણ્યું છે એને કાળના અણુપે કીધા છે પણ આપણે આપણી અત્યારની ભૂમિકા પ્રમાણે કાળને આપણે આ રીતે લઈએ છીએ ઉપચારિક દ્રવ્ય તરીકે તો આ દ્રવ્ય થયા બરાબર એમાં પાંચ અસ્તિકાએ આપણે કીધા જીવાસ્તિકાય ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય આકાશ અને પૂર્ગલાસ્તિકાય હવે છ દ્રવ્યોનો સંબંધ શું સંબંધ બે જાતના આવે એક નૈમિત્તિક સંબંધ હોય અને બીજો સંયોગિક સંબંધ હોય તો ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય આ ત્રણ સાથે જીવ અને આ બે દ્રવ્યોનો સંબંધ નિમિત નૈમિત્તિક એટલે કે જીવ અને એ બે જ દ્રવ્યો એવા છે કે જે ગતિશીલ છે કે જે ગતિ કરી શકે છે એક સ્થળથી બીજા સ્થળે જઈ શકે એવી ગતિ કરવાની જે શક્તિ એ માત્ર આ બે દ્રવ્યોમાં છે જીવ અને અજીવમાં અને પૂતગળમાં સમજણું પરિણામનરૂપ દરેકની અંદર છે દરેકની અંદર અવસ્થા બદલાય પણ એક જળ જગ્યાથી બીજી જગ્યાએ જે સ્થળાંતર કહેવાય એને અથવા તો એક રૂપમાંથી બીજું રૂપ ધરણ ધારણ કરે એવું રૂપાંતર આ બે દ્રવ્યમાં એક જીવમાં અને એક પૂતગઢમાં તો આ જીવ અને પૂતગઢ માટે ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય અને આકાશ આસ્તિકાય આ ત્રણ દ્રવ્યો નિમિત્તરૂપ છે તો એને ગતિ કરાવવામાં આ બે ત્રવ્યની જીવ અને પૂતગળને ગતિ કરાવવામાં ધર્માસ્તિકાએ નિમિત્તરૂપ છે ધર્માસ્તિકા એમને ગતિ કરાવી ના શકે શું ધર્માસ્તિકાય જીવ અને પૂતગળને ગતિ કરાવી ના શકે પણ જેમ પાણી છે પાણીની અંદર માછલી તરે ને તો પાણીમાં માછલી તરે તો માછલીને પોતાને તરી શકે એવી શક્તિ છે એનામાં પાણી એમાં માત્ર નિમિત્ત બને છે પાણીની હાજરીથી માછલી તરી શકે છે તમને તરતા આવડતું હોય તો તમે પાણીમાં પડો તો તમે તરી શકો બરાબર અને તમને તરતા ના આવડતું હોય અને તમે પાણીમાં પડો તો તમે ડૂબી જાઓ તો પાણી તમને તરાવતું નથી સમજાણું ને દાખલો તો જે ધર્માસ્થિક જીવ અને પૂતગલની ગતિ કરાવી ના શકે પણ જીવ ગતિ અને જીવ અને ગતિ કરી શકીએ એવી શક્તિ છે માટે એ ગતિ કરે છે પણ ગતિ કરવામાં એને નિમિત્ત ધર્માસ્થિકાય છે અને તે જ પ્રમાણે ગતિ કર્યા પછી જે સ્થિતિ એને એક જણ એક જગ્યાએ સ્થિર થવું એના માટે અધર્મા શિકા એને ઉપયોગી બને છે જો અધર્મા ન હોય તો આપણા દાંત છે ને એ જે જગ્યાએ છે ને ત્યાં રહે નહીં હું ખડખડવા માંડે તો અધર્મા શિકાઇનું કામે અને આકાશી આકાશ આસ્તિકાયનું કામ જગ્યા આપવાનું સમજણ તો એ નિમિત્તરૂપ છે આ ત્રણ દ્રવ્યોની સાથે ભૂતગળ અને જીવનો સંબંધ નિમિત્ત નૈમિત્તિક કંઈ કરે નહીં માત્ર સહાય કરે મદદ કરે સમજણ હવે સાયોગિક સંબંધ છ દ્રવ્યોગિક સંબંધ માત્ર જીવ અને છે મોટી રામાયણ ત્યાં છે અને મહાભારત કરો તો મહાભારત પણ ત્યાં છે જીવ અને પૂતગળનો સંબંધને કારણે અનાદિકાળથી છે માટે જીવ પોતે ભૂલી ગયો છે કે પોતે જીવ છે એને પૂતગળી સાથે એવું એકરૂપતા કરી દીધી છે એકાકાર નથી બન્યો પણ એકરૂપ થઈ ગયો છે એના જીવ થઈ ગયો છે એના કારણે જીવ પોતે એમ માન્યા કરે છે કે હું આ દેહ પૂતગળ છે એ તો બધાને ખબર છે ને હા તમે બધા ચા કોપી પીધા છે કે નહીં તો આ કે ના તો કયો ખબર હોય તો આપણને હું આગળ એના ઉપર બહુ વિશ્લેષણ ના કરું ખબર છે ને આ દેહ પૂતગળ છે હા તો આ દેહની સાથે આપણું આપણું ખરું અસ્તિત્વ એટલે આપણે આત્મા જીવ એનું એકરૂપતા એવી થઈ ગઈ છે કે આપણે માની લીધું છે કે આ હું છું ખરું ભૂખ લાગે ત્યારે મને ભૂખ લાગે હજી પગમાં દુખતું હોય પેટમાં દુખતું હોય કે દુખતું હોય ત્યારે મને દુખે છે આ એકરૂપ થાય છે એક થઈ ગયા છે આપણે એમ નથી કહેતા કે મારા માથાને દુખે છે મારા પેટમાં દુખે છે મારા પગને દુખે છે મને તો કાંઈ નથી મને દુખે કંઈ મને કાંઈ ના દુખે પણ આપણે અનાદિકાળથી એની સાથે એની આપણી આ ઐક્યતાને કારણે આપણે એને એકરૂપ માની લીધું છે એને છૂટ કરવાનું છે કારણ કે સંયોગિક સમજ સંયોગ કોને કહેવાય સંયોગ કોને કહેવાય કે જે ભેગા થાય અને જે જેનો સંયોગ હોય એનો વિયોગ હોય કે નહીં ચાલો હવે આ જીવ અને પૂર્ગળનો જે સંબંધ હમણાં આપણે જે વિચાર્યું એનો વિસ્તાર કર્યો તો વિસ્તારની અંદર નવ તત્વ આવ્યા જીવ અજીવ એ અજીવની અંદર માત્ર આપણી અત્યારની વિચારણા માટે આપણે પૂતગળ લેવાનું બીજા અજીવ દ્રવ્યની સાથે આપણે બહુ એટલો સંબંધ નથી નિમિત નૈમિત સંબંધ છે કે જે આપણને બહુ લાગે વળગે એક બીજો શબ્દ આપું તમને ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય એ દ્રવ્યો સાથે આપણો જે સંબંધ છે નિમિત્ત સંબંધ ખરો પણ એ બધા નિમિત્તો ઉદાસીન નિમિત્ત છે ઉદાસીન નિમિત્તનો અર્થ શું કાંઈ કરે નહીં કોઈ ચીજ એમનાથી થાય નહીં તમારા માટે અને તમે પણ એમના માટે કાંઈ કરી ના શકો એવું ઉદાસીન નિમિત્ત અને ભૂતગઢ સાથેનો જે સંબંધ છે એ સંયોગિક સંબંધ પણ છે નિમિત્ત સંબંધ પણ છે અને એ ઉદાસીન નિમિત્ત નથી એ અસરકારક નિમિત્ત છે ધર્માસ્થિ કાય અધર્માસ્થિક આકાશાસ્ત્રી કાય ઉદાસીન નિમિત્ત અને આ ભૂતગઢ અસરકારક નિમિત્ત તો એને કારણે નવ તત્વનો વિચાર આપણે કરવાનો છે બરાબર જુઓ હવે એ પૂતગલની અંદર આઠ મહાવ ક્યાં છે આઠ મહાવીંક સેઠ પાછળ કદાચ છત્રીસમો માણસ હા ત્રણે હા જુઓ હવે આ તમે જ્યારે સેટ જોઈ લેજો અહીંયા ભૂતગઢ દ્રવ્ય જે છે એની એ આ લોકની અંદર એટલે હમણાં જે તમને લોક બતાવ્યો ને ચૌદ આઠ લોક એમાં આ પૂતગઢ દ્રવ્ય ઠાંસી ઠાંસીને ભર્યું છે તમારે કદાચ એમાં નહીં હોય હેન્ડઆઉટમાં નથી અહીંયા જોઈ લો હેન્ડઆઉટમાં નથી અહીંયા અહીંયા જો પૂદ દ્રવ્ય જે છે ને એ પરમાણુઓનો જથ્થો છે પ્રદેશનો જથ્થો છે બરાબર એમાં અમુક અમુક પ્રકારે એ જથ્થો જ્યારે બને ત્યારે પુર્તગલનો ધર્મ શું છે છૂટા થવું અને ભેગા થવું તો એ અમુક અમુક જ્યારે આવો જથ્થો ભેગો થાય હું હમણાં થોડુંક જ લઉં છું પછી વિશેષ આગળથી ત્યારે આવી આઠ પ્રકારની વર્ગણા એટલે જથ્થો કે વર્ગણાનો જથ્થો વર્ગણા બને છે તો આ લોકની અંદર આવી તો ઘણી બધી છે અસંખ્ય ભૂતગર વર્ગણાઓ છે પણ જીવ જેને ગ્રહણ કરી શકે એવી માત્ર આઠ છે એટલે ગ્રાહ્ય વર્ગણા કહેવાય પૂતગળને અને આ આઠ જે છે એમ માની લો કે એક ગ્રાહ્ય આવે પછી અગ્રાહ્ય આવે પછી ગ્રાહ્ય આવે પછી અગ્રાહી એવી રીતે એનું ગોઠવણી છે આખા લોકની અંદર બહુ ડિટેલમાં નથી આપણે જવું હું તમને ખાલી એટલું સમજાવી દઉં તો જીવ આ આઠ મહાવર્ગણાને પોતે ગ્રહણ કરે છે અને છોડે છેલ્લી બતાવી કાર્બન છે ને તો કાર્બન વર્ગણા એ સુખ નથી બતા છે ને હા એ કાર્બણ વર્ગણા જે છે એ સૂક્ષ્માથી સૂક્ષ્મ વર્ગણા છે ઉદગઢની કે જેને આપણે જોઈ ના શકીએ બરાબર એ કાર્બન વર્ગણા પણ આખા લોકની અંદર ઠાંસી ઠાંસીને ભરેલી છે હવે જુઓ જીવ જેવો ભાવ કરે તે પ્રમાણે એની આજુબાજુમાં રહેલી જે કાર્બન વર્ગણા છે હવે એક વસ્તુ સમજી લો કે આ કાર્મણ વર્ગણા પોતે શુદ્ધ છે એ કાર્મણ વર્ગણા જીવ જેવો ભાવ કરે એટલે એના તરફ આકર્ષાય જીવ તરફ એ આકર્ષાયને જે આવે એને આશ્રવ કહેવાય જો નવ તત્વોમાં જુઓ તમે જીવ અજીવ પછી ત્રીજું તત્વ છે આશ્રવ તમે બજારમાં ગયા હો મોલમાં જાઓ મોલમાં જાઓ ત્યાં જઈ અને કોઈ વસ્તુ તમને ગમી બરાબર એટલે શું કર્યું તમે તમે એનો જે ભાવ હતો એ આપ્યો ભાવ આપ્યો કે નહીં પૈસા આપો કે નહીં એમ મફત લે આવો તમે તો તમે જે ભાવ આપ્યો તો એ તમારા ઘરમાં આવી વસ્તુ સમજાણો એવી રીતે તમે જે ભાવ આપો એ પ્રમાણે એ કાર્બન વર્ગણા તમારા તરફ તમારા ઘરમાં આવે અને એ કર્મરૂપે પરિણમે અને તમને ચોંટી જાય પછી એ કર્મની અંદર રસ સ્થિતિ પ્રદેશ અને પ્રકૃતિ આવા ચાર પ્રકારના પડે એ પ્રમાણે તમારી સાથે એ જીવ અને કર્મનો સંબંધ થઈ ગયો આ અનાધિકાળથી ચાલે છે અન્નમાંશ્ર સમજણું આશ્રમનો પછી એ આશ્રવ થયા પછી જીવ જીવના જેવા ભાવ એ પ્રમાણેનો બંધ થાય સમજાણું એ કર્મ બન્યું જે કાર્મણ વર્ગણમાં વર્ગણામાંથી તમે કર્મ બનાવ્યું સમજાણું કર્મની ઉત્પત્તિ કોને કરી જીવે તો જીવે જે કર્મની ઉત્પત્તિ કરી એ કર્મની ઉત્પત્તિ કર્યા પછી એ કર્મ તમે ઘરમાં લઈ આવ્યા એની સાથે તમારો સંબંધ થઈ ગયો ખ્યાલ એને સાયોગિક સંબંધ કહેવાય ખ્યાલ પછી એની સાથે તમારે બંધ જે થયો હવે એ વખતે અહીં તમને નવો શબ્દ આપું છું પછી સમજાવીશ તમને એ વખતે તમારો આશય જે હતો એ ભાવ કરવાની પાછળ તમારો આશય જે હતો એ આશય પ્રમાણે અનુબંધ પડે છે આ અનુબંધ શબ્દ ખાલી હમણાં વિચારી રાખજો સાંભળી લેજો પછી આપણે આગળ આવશેનું ત્યારે વિચારશું સમજાવું એટલે બંધ બંધ કેવી રીતે પડ્યો ભાવથી અને અનુબંધ કેવી રીતે પડ્યો આશ્રયથી બસ આટલું યાદ રાખજો હવે એમાં તમે શુભ ભાવ કર્યો તો જે શુભ પૂતગળ પરમાણુઓ ગ્રહ્યા એ પુણ્ય રૂપે આવ્યા પ્રશ્ન એ છે કે આશ્રવ થાય તો બંધ થાય એ જરૂરી છે હા આશ્રવ થાય એટલે બંધ થાય પણ એ બંધની અંદર પણ ચાર પ્રકારનો બંધ છે સ્પૃષ્ટ બદ્ધ નિધત્ત અને નિકાચિત એ આપણે આગળ આવશે પણ એ બંધ કેવો થાય છે એ તમારા તે વખતના ભાવ અને આશય ઉપર આધારિત છે હમણાં આપણે એમાં બંધ થયો પછી જો તમે એ વખતે તમારા ભાવ શુભ હોય તો જે તમને બંધ થયો કર્મનો એ શુભ કર્મનો બંધ થયો જેને આપણે પુણ્ય કહીએ છીએ કે જે ઉદયમાં આવે જ્યારે ત્યારે એ તમને સુખ સામગ્રી સાધન સામગ્રી વગેરે તમને પ્રાપ્ત કરાવે એ જ વખતે તમે જો ભાવ તમારો અશુભ હોય તો પાપનો બંધ પડે તમે જે કર્મ બંધો બંધ કરો એ અશુભ કર્મનો બંધ કરો એ પાપ બંધ છે કે જેના ઉદયથી જીવને દુઃખ પડે દ્રષ્ટાંત એવો આપે છે અહીંયા કે કોઈ કામળી કે કોઈ સાલ જોઈ તમે અને તમને ગમી ગઈ અને પછી એમ થાય કે આ હું લઈ અને સાધુ ભગવંતોને વોરાવું એવો ભાવ થાય તો શુભ ભાવ છે તમને એમ થાય કે બહુ સરસ છે મને બહુ સારી લાગશે કે મારી પત્નીને બહુ સારી લાગશે કે મારા પતિને બહુ સારી લાગશે તો અશુભ બંધ કોઈ પણ વસ્તુ તમને ગમી ત્યારથી તમારો કર્મ બંધ શરૂ થઈ જાય છે હવે એ ગમવાની પાછળ તમે જો સંસારી ભાવ હોય સંસારના પદાર્થો માટેનો હોય સંસારની વ્યક્તિઓ માટેનો હોય તો અશુભ બનશે પછી તમને ગમે તેટલા તમારા બાળકોવાળા હોય તમારી પત્નીવાળી હોય તમારા પતિવાલા હોય એ ડઝન્ટ મેટર પણ સંસાર છે એ સંસાર માટે કરેલો ભાવ અશુભ છે સંસારનો કોઈ પણ ભાવ કોઈ પણ ભાવ અશુભ છે એનાથી પાપ બંધ નો એક્સેપ્શન કોઈ અપવાદ નથી એમાં સમજાણું પછી તમારા પરિવારનો કોઈ બીમાર હોય અને એના માટે તમે સેવા કરતા હોય અને એવી એવી કોઈ ભાવના હોય તે શુભ છે એ વયાવચનો ભાવ છે તમે આટલું ડિસ્ટમ્બિશ કરી લેવું નહીં તો વળી પાછા તમે તો કોઈ બીમાર તો એને મૂકી દો તો સંસારનો છે તમારું ભલ પૂછવું નહીં વયાવચનો ભાવ એ શું છે સેવા કરવાની પણ સેવા કરતી વખતે શું કહેવાનું પત્ની તો મારી પત્ની છે માટે સેવા કરું છું એમ નહીં કે અમારા પતિ છે મારે સેવા કરું છું કે મારા બાળકો માટે સેવા એમ નહીં ખ્યાલ તો ત્યાં સુધી આપણે કેટલા તત્વો થયા જીવ અજીવમાં પૂતગ લીધું આશ્રય પુણ્ય અને પાપ અને બંધ બરાબર હવે જીવની અમુક પ્રકારની એવી પ્રવૃત્તિ અને મન વચન કાયાની વૃત્તિ પ્રવૃત્તિના કારણે એવી કોઈ એવી પ્રભુએ બતાવી છે કરો તમે ત્યારે તમે આ કર્મ જે આવે છે એને રોકી શકો આજે આશ્રય થાય છે કર્મનો સમયે સમયે કર્મનો આશ્રય થાય છે કારણ કે આપણા ભાવ સમયે સમયે ચાલુ જ હોય છે તો એ બંધ કરીએ આપણે એને સંવર તો કર્મના આશ્રમને બંધ કરવા એનું નામ સંબર સંબર એટલે કરતા કર્મોને રોકવા સમજાણું અને પછી જે અનાદિકાળથી આપણા આત્મા પર અનંત કર્મો લાગેલા છે એને ખરાબી દેવા એનો ક્ષય કરવો એને આપણા આત્મામાંથી છૂટા પાડવા એને નિર્જરા કહેવાય આંશિક નિર્જરા આંશિક નિર્જરા એ મોક્ષ માર્ગ છે આંશિક એટલે પાશલ નિર્જરા એ મોક્ષ માર્ગ છે અને સંપૂર્ણ નિર્જરા કર્મની એક પણ કર્મ નો દેખ આત્મા રહે આત્મા ઉપર શું અસર થાય આપણે આત્મા પરમાએ ભાવ કર્યો ત્યારે આ બધા કર્મ આવ્યા જયારે એમાંથી ગયા કર્મ અકામ કે સકામ ગમે તે નિજરા ત્યારે આ આત્મા પણ શું અશુષ્ય થાય છે આત્મા શુદ્ધ બને છે એટલે આત્મામાં પણ પાછો જે ભાવ જે હતો જે આશ્રય વખતે જે ભાવ આવતો હોય એ ભાવ પાછો ઉત્પન્ન થાય છે એમાં ના પ્રશ્ન એવો છે કે નિર્જરા થાય જેમ આત્માએ ભાવ કરે ત્યારે કર્મનો આશ્રય થયો અને કર્મનો આશ્રય થયો અને નિર્જરા થઈ ત્યારે આત્મા આત્માની અંદર એટલી શુદ્ધિ થાય છે કર્મના જવાથી આત્મા એટલો હળવો બને પણ જો હોળી વળી પાછો એવો ભાવ કરે કર્મ બંધનો તો ફરી બંધ થાય તો નિર્જરા બી થાય અને કર્મ પણ ચાલે તો એમ તો ચાલુ ને તમે એક દાખલો આપ્યો તો આપણને દ્રષ્ટાંત આપી દીધું ફરી વાર આપી દઉં મુંબઈમાં દૂર ક્યાંક ગાંડાની હોસ્પિટલ છે ને છે થાણામાં છે થાણામાં કહેતો લાસ્ટ ટાઈમ થાણામાં તો એ ગાંડાની હોસ્પિટલમાં અને જોવા માટે મુંબઈથી થોડાક ડોક્ટર્સ બધા આવ્યા હશે અને કેવું ચાલે છે તમારી વ્યવસ્થાને શું કરો છો ને તમે એના જે ડાયરેક્ટર હતો એનો એ બતાવે છે બધું કે આ રીતે પછી ઓલા ડૉક્ટરે પૂછ્યું કે તમે ગાંડો માણસ સારો થઈ ગયો ડાયો થઈ ગયો એ ખબર કેમ પડે આપણને પણ મુશ્કેલી છે ને તો એ કહે કે બહુ સિમ્પલ છે અમારી પાસે ટેસ્ટ એનું અમે જ્યારે એમ લાગીએ અમુક એની ટ્રીટમેન્ટ કર્યા પછી કે આ માણસમાં કંઈ ફેરફાર થય આમ તેમ તો કે અમે એક એને રૂમમાં મૂકીએ કે જ્યાં એક મિરર હોય કે જે વન વે મિરર હોય એટલે અમે જોઈ શકીએ એને રૂમમાં એ ના જોઈ શકીએ પછી અમે આ બાજુ ઊભા પણ એને રૂમમાં મૂકી બંધ કરી અને એક નળ હોય અને નીચે બાલદી હોય અને એમાં એક ટમલર હોય તો એ નળ ચાલુ કરી દઈએ અને પછી એને કહીએ કે તારે આ બાલ્ટી ખાલી કરવાની છે તો અમે પછી બાલ બેઠા બેઠા અમે ઊભા હોવા જોઈએ કે શું કરે છે હવે જો એ નળ બંધ કરી અને પછી જો બાલ્ટી ખાલી કરે તો અમે એમ કે ડાયો થઈ ગયો છે અને નળ ચાલુ જો એને બાલ્ટી ખાલી કર્યા જ કરે કર્યા જ કરે તો અમે એમ કે હજી એને અહીંયા રહેવાની તો કર્મની નિર્જરા આપણે કરીએ એટલે બારથી ખાલી કરીએ છીએ પણ આવતા બંધ ના કરીએ નળ બંધ ના કરીએ કર્મને આવવાનું બંધ ના કરીએ અને માત્ર ખાલી કર્યા કરીએ આપણે તો કામ ના થયા તો હજી આપણે અહીંયા રહેવાની જરૂર છે ખ્યાલ તો આશ્રમ અને બંધ થયા પછી પણ તમે નિર્જરાથી એટલે પહેલાં સમરતીને રોકો નળબંધ કરો એ સંભર અને પછી બાલદીને ખાલી કરો એ નિર્જરા તો જેમ આખી બાલદી ખાલી બાલ્દી ખાલી કરવાનું જે પ્રોસેસ શરૂ કરી તમે એ મોક્ષ માર્ગ અને ખાલી કરી નાખી એ મોક્ષ નિર્જરા માટે બાર પ્રકારની નિર્જરા બતાવી છે બાર પ્રકારે નિર્જરા થાય છે એ આગળ આવશે ડિટેલમાં આપણે જઈશું ને ત્યારે ખ્યાલ આવશે હમણાં આઠું રાખીએ શરૂ કર્યા પહેલાં મારે એક વિનંતી કરવાની હતી હું જ્યારે ચૂકી ગયો મને એમ કે યોગેશભાઈ કરશે આપણે જ્યારે અહીંયા ચાલતું હોય ને આપણું સ્વાધ્યાય ત્યારે આપણે પ્રશ્ન બને ત્યાં સુધી ઓછા રાખીએ જેને પ્રશ્ન થાય લખી લેજો અને પછી મને જ્યારે બ્રેકમાં આપજો આપણે જ્યારે વિશ્રામ થાય ત્યારે પછી આપણે એને જોઈ લઈશું કોઈ કદાચ શબ્દ ન સમજાય અને તમારે પૂછવો પડે તો તમે પૂછજો પણ પ્રશ્ન તરીકે પ્રશ્ન કદાચ હમણાં ભૂલથી રાખજો નહીં તો આ સો ભાર પૂરા નહીં થયા છે પણ પૂરા કરી દીધા છું એટલે કોઈ એવું ના કહી શકે કે તમે પૂરા નથી કર્યા ખ્યાલ બધાને ખ્યાલ આવી ગયો ને નવ તત્વો આપણે પૂરા થઈ ગયા છો હવે માત્ર વિસ્તાર છે હવે જોયાદિ સ્વરૂપ હા જ્ઞા સ્વરૂપ આવ્યું હવે આ નવ તત્વની અંદર ત્રણ ભાગ પડે છે જાણવાલાયક આદરવાલાયક અને ત્યજવાલાયક એનો અર્થ છે જાણવા લાયક ઉપાદે એટલે આદરવા લાયક અને હે એટલે શું કીધું છે જ્ઞ એટલે જાણવા યોગ્ય જીવ અને અજીવ બરોબર ખરેખર તો શું લેવાનું જીવ અને અજીવની સાથે નવે નવ તત્વ જાણવાલાયક ગણી લેવાના પછી ઉપાધેયની અંદર ત્રણ તત્વ આવે અને હે ની અંદર ત્રણ તત્વો આવે બરોબર હવે બીજી રીતે તમે જો ને તો આ રીતે જો ને કે જ્ઞેની અંદર તમે નવે નવ તત્વ લઈ લો ઉપાધેયની અંદર ચાર તત્વો લ્યો જીવ સંબર નિર્જરા અને મોક્ષ અને હે ની અંદર ચાર તત્વો લઈ લો પુણ્ય પાપ આશ્રવ અને બંધ બરોબર નહી સોરી આશ્રવ પાપ અજીવ એટલે અને બંધ આ ચાર તત્વ લ્યો અજીવ પાપ આશ્રવ અને બંધ આ ચાર તત્વ જો કે ક્રમ અજીવ આશ્રવ પાપ અને બંધ આ ક્રમ મૂકો જો ઉપાધિની અંદર કેટલા ચાર તત્વો મૂક્યા જીવ સંબર નિર્જરા અને મોક્ષ હેની અંદર એટલે ત્યજવાલાયકમાં આશ્રવ પાપ બંધ અને અજીવ આ સોરી પહેલા અજીવ અજીવ આશ્રવ પાપ અને બંધ પુણ્ય ક્યાંય ગયું પુણ્ય પુણ્ય રહી ગયું ક્યાં મૂકશું એને હવે હે જુઓ પુણ્ય એ આશ્રમના ઘરનું છે આપણે એમણે જોયું પુણ્ય આશ્રમના ઘરનું છે માટે હે છે પણ જીવને માટે કોઈ અપેક્ષા એ પુણ્ય ઉપાદેય છે એટલે એને કથનચિત ઉપાદેય કીધું સર્વથા હે જો શું લેખ શું લખવાનું પુણ્ય માટે સર્વથા હે અને કથનચિત ઉપાધે તો સર્વથા હે જે છે એ મોક્ષની અપેક્ષાએ અને કથનચિત ઉપાધેય જે છે એ મોક્ષ માર્ગની અપેક્ષાએ ખ્યાલ આવ્યો જુઓ ફરી વાર સર્વથા હે મોક્ષની અપેક્ષાએ અને કથનચિત ઉપાદે મોક્ષ માર્ગની અપેક્ષાએ બોલો સંસાર ક્યાં આવ્યો સંસાર ના આવ્યો તમને આવે છે પુણ્ય એ સંસાર ને માટે નથી એ નક્કી કરવાનું છે આજે શું નક્કી કરવાનું છે આજે આ નવતત્વની શિબિરમાં શું નક્કી કરવાનું છે કે પુણ્ય એ સંસાર માટે નથી કથનચિત ઉપાધેય એને એટલા માટે ગણ્યું છે આદર એટલા માટે કર્યું છે મોક્ષ માર્ગ માટે એ ઉપાદેય છે તો જે પુણ્યના ઉદયથી જે વસ્તુ આપણને મળી હોય સાધન સામગ્રી વગેરે મનુષ્યભાવ વગેરે એનો ઉપયોગ મોક્ષ માર્ગ માટે કરો તો એ ઉપાદેય અને ન કરો તો સમજાણું આ જ્ઞાયાદી સ્વરૂપ આવી રીતે સમજવાનું હવે આપણે આવતા આપણા સેશનની અંદર જીવની વ્યાખ્યાથી શરૂ કરીશું અને થોડુંક ડિટેલમાં વિચારશું આજે શનિવાર તારીખ પચીસ જાન્યુઆરી બે ન તો નવતત્વની શિબિરનો પહેલો દિવસ પહેલું સેશન નવથી સાડા દસનું બરાબર અહીં આપણે પંદર મિનિટની વિરામ લઈએ છીએ વિશ્રામ લઈએ છીએ અને પંદર મિનિટમાં પાછા આવી જ પોણા દસ વાગે આપણે અહીંયા શરૂ કરીશું પરિવાર બરાબર જય